સાખ નો માર્ગ બે ગતિ નો કઈ કહી જાનવર ગતિમાં નર ગતિમાં ના થવા મનુષ ગતિ આવે કે દેવ ગતિ આવે પણ ચાર ગતિ એક નરક ગતિ કેમ છૂટા ભાઈ સમજાવ જાત નું છે હાયર સ્ટેન્ડર સ્ટેન્ડર હોય મતલબ ત્યાં રસ્તો ખોટો નથી વૃક્ષ પાર્ક કરતા હોય તો બે વસ્તુ કરાવે તો પીરન ગતિ અને નરગતિ શું તને કઈ માટે પડે છે કઈ પણ ક્રિયા કરો કે ધર્મ કરો એમાંથી શ્રદ્ધા કરવું શ્રદ્ધા હોય શ્રદ્ધ હોય ને એટલે જેને આપડે માનતા હોય એનું કેવું મારે તો ડગી જાય ને શ્રદ્ધા આપો તો મારું કામ લાગશે તમારે શબ્દો રિપ્લાય કાર્ડ લગાડું છું એને પેલો સિક્કો મારતા પેલા નીચે પડી જાય છે અને પછી તો ભરવો પડે તમારે અંદર પાસે કશું લગાડો ગુંદર થઈ રહ્યો તો લઈ લગાડો પછી આપડે કેવું ધર્મ માનવા છે તો શ્રદ્ધા કેમ લગે છે ધર્મ શ્રદ્ધા લગે તો ધર્મ માનવાનો અર્થ જ નહીં હું તો એની પર કંટાળે પાપ બંધાય છે તો શ્રદ્ધા લગેરે બંધાય શ્રદ્ધા લગે તો આપડે આ ભાઈ કાઢીએ છું એટલે દેખાડો ભાઈ એનો પ્રશ્ન એમ છે કે મધર ટેરેસા જે માર્ગ છે સેવા માર્ગ છે સેવા ધર્મ છે गे एव करव गो हाँ हम ए आप कहो चार गतिमा जवाब मार्ग हाँ हम मोक्ष मग मैं समझव घर मोक्ष मार्ग चढ़िया रीते समझाओ चिंता न उपाधि क्रोध मन नबड़े ना नहीं અહીં જ કરી અને બધી ઉભા થઈ બધી અને દૂધ દુષ્પાક્ષ કરવાનું ત્યારે બધું દહીં થઈ ગયું હોય શું થાય એ તો લોકો વાતો કરતા બઉ સાસરો વાતો જ કરે આમ કરો ત્યાં કરો કોઈ કરી બતાવું આમ કરો તેમ બોલે છે એ બોલે છે એમાં ધર્મ ના કેવાય ધર્મ તો કરી બતાવેક બોલો આમ કરો સત્ય બોલો જૂઠું બોલશો નહીં ભરણ કરો દાન આપો એવું એવું બોલે છે બધા સેવા કરો માણસ સેવા કરો પુસ્તક નહિ બોલતો હા મોટો પુસ્તક ચાલતા ચાલતા પુસ્તક के के नहीं मधर पेरेसा तो एक्टली सर सारू तो आप बदाने बोबर ए गे मोक्ष मार्ग एना चढ़िया समझाओ के आ मोक्ष मार्ग सड़िया समझाओ तो पी ए प्रत्ये लक्ष्य લ નથી આવતું એમાં બરોબર છે ને એમ જ કે મસે બોલવું એ ગોઈઝમ છે શું છે બહાર ઓળખવા માટે જયંતિભાઈ હું તો એ સુધાર્થ પણ ઈગો છે ખરાબ કાર્ય માટે ઈગો હોય તારે રાક્ષસ કહેવામાં આવે સારા કાર્ય માટે અને ઈઘો ખરા છે મોક્ષ માર્ગ જે છે એ સારો છે એ કેવી રીતે શા માટે સેવા છે અને દપુજી પાસે મંડળે તો સેવા એ બોલી જવું ને આ બોલી જવું કર પોતાના સાથે સેવા કરી એટલે બધી આવે તો બારું ના રહેવાની એટલે બધી પોસિબલ નથી ઇમ્પોસિબલ વાતો એકલી જવા ને એ તો હતો ને સાહેબ એમ પાસે પડી જવા ને શું કહેવાય અને સેના દિન છે પોતે કરતો નથી આ તો ઇકો નથી કરી જાણે હું નથી કરતી બીજી શક્તિ કરે છે તો એ સારું કેવાય એટલે ભાઈ સારી છે બઉ સારું કામ કરે છે આ લોકો ખુશ શું સેવા સારી પણ બધું ઇગોઇઝમ છે અને આ મોક્ષો મારે ગાળો પડે તને કયું ગમે ઇગોઇઝમ વાળું વગર નું સંસાર માં રહીને મોક્ષ માર્ગ પ્રાપ્ત થઈ શકે ઓછો થઇ ગયો છે કોઈ જ વાણ્યું નથી એક વાળ બરોબર પણ આપડા સેવા સાવી એટલે સંપૂર્ણ મોક્ષ નથી બે ટકા નું મોક્ષ તો ખરો થાય માનવ ધર્મ છે એ બીજી વસ્તુ નથી મોક્ષ ધર્મ નથી એ માનવ ધર્મ ધર્મ માનવ ધર્મ અહંકાર છે એ સમજીને ને આપણના દેવ હતું સાંભળનાર તો તે સાંભળ્યું છે ને એ જુદું છે એ અહિયાં પણ આરતી છે એમ તો કે છે ને તો પૂછનાર જો આરતી છે તો પછી પ્રશ્ન ઉભો જ ને જો તને ખબર હોય છે દાદા જે કહ્યું તે સાંભળ્યું જુદું થયું ને ભેદ છે એવું લાગે છે નહી આ બે માં સારું કોણ છે પૂછનાર છે સાંભનાર બરોબર સારું કેવાય સમજનાર સમજનાર છે એ ગોયજન બુદ્ધિ છે હું વાત બોલું શું જ પડી જાય હા ખરું હજુ થાય ખરું છે એવું લાગે પૂછનાર પોતે પણ શું છે એક્સેપ્ટ કરીને શંકા કરે શંકા નું નિવારણ એ કરે પાછ આપડે તમે શંકા શું આખી વાર નિવા દીધો નહીં નિવારણ કર્યું બુધિ કોઈ જમવા નથી જાય તો સારું આવે કારણ કે લાઇટ આ લાઇટ થયા પછી આપણે કેન્ડલ લીધેલું નથી આ લાઇટ વખત ભલે જાય કેન્ડલ લાઈટ ફરી હજુ બુ બુદ્ધિ તો કાચી હોય ને કાચી બુદ્ધિ ઘર માંથી બહાર નીકળે ને ચાપા હોય જાય પછી પાછા આવે ફરી પેના થો જાય એ બુદ્ધિ કાઢી થતું ને જો કાચી બુદ્ધિ વાળા માણસો હવે પોતાની મે પોતે હશે ની જાય પોતે પોતાની ભૂલ ને જોઈ શકે નહી ભૂલ પર પાસે હશે હું પોતે પોતાની ભૂલ પોતે હશે ધારા પાકા ની ભૂલ પર બઉ મોટી છે વિશ્વાસ તો એક શાકભાજી પરે દે શાકભાજી વાળા પર શ્રદ્ધા ના દે અર્પણ ભાવ સહી જ હોય સહી હોય ખબર ને મારી એક વાત સાચી ખાલી લાગે છે કે બધી કરી લાગે છે બધી સારી લાગે છે સાચી લાગે છે ને આ એક હેલ્ધાઈ વાગે કેવા બોલી હા બઉ સરસ એટલે મને અત્યારે યાદ આવે નથી તમને છે હા Accept લાઈફ વિથ બેલેન્સ માઇન્ડ લાઈફ ટેક ઇટ લાઈફ એઝ ઇટ કમ એક્સેપ્ટ લાઈફ એઝ ઇટ કમ વિથ બેલન્સ માઇન્ડ થયો પછી સાચું હતું કેવ અ સ્ટ્રોંગ વિલ પાવર વેર ઇઝ અ નીડ ટુ નો ધ સોલ હા વોટ ઇઝ અ નીડ ટુ નો ધ સોલ એન્ડ રિવર્સ પણ એને એનો એક પ્રશ્ન છે જે એના વચ્ચે હું આપને પૂછું છું કે આ બુદ્ધિ અને અહંકાર એ કયો ભાગ છે એના એ કયો ભાગ છે બંને બંને જુદા જુદા છે ને બુદ્ધિ અને અહંકાર ખબર છે બુદ્ધિ ના અહંકાર સાંભળ એટલે સંબંધ છે રિલેશન છે અહંકાર બુ કેવી રીતે જેટલું કે વડાપ્રધાન જેમ નતાવે એમને આપવું પડે એટલે અહંકાર છે બીજીમાં અધરો છે માનવાય ની કે જેમાં જવું પડે એ અંત કેવાય પોતે મૂળ તો મૂળ પોતે જ અંતે એ ગૃષ્ણાંત ના ફાધર જ છે અરે પેલા સૂર્ય સૂર્ય જ છે દિલ લગી શબ્દ દિલ લગી ગઈ ભીમચી હે દિલ લાગી ચોટે ઉકળે ખડું હા એ તબજ બરો પોતાને સમજણ માં ના હોય દિલ લાગી જાય સમજીને સમજી બુજી ને તો હોતું નથી ને समझ पूर्वक समझी लगी थाई। आधार उभुरी આવે છે આત્મા થાય છે પર્યાય કોઈ નઈ તો એ સૂજ કેવી સૂજ કે થાય ત્યારે દર્શન થાય આપડે આત્મા ના કારણે ભૂતગલ ગણાય કે આત્મા ભાગ છે પણ એમાંથી ઉદભવે આત્મા જવા માટે સૂજ માંથી જ આત્મા ઉદભવે જયારે હો ટકા થાય ત્યારે આત્મા દર્શન થાય ત્યારે દર્શન આવે દર્શન થાય પણ આત્મા પ્રત્યે જવા માટે કોણ શું છે અને લગભગ ચુસ્ત જૈન લોકો એમ માને છે કે આપણા ચીર્થંકર સિવાય કોઈ આપણે નમસ્કાર કરવા નહીં અન્ય દેવ દેવો ને માનવા નહીં એ બાબતો શું આપણે શું મન થઈ જશે કોઈ ને માંગવા નહીં મોક્ષ ને માટે પણ હવે મોક્ષ એકલો એવો છે આપડે સંસાર બધ્યા ચો હોય ને સંસાર મા આપણે વ્યવહાર ચલાવવા કરવી સમજ ને તીર્થંકરો મોક્ષ આપે બિચારા બાકી કઈ આપડો વ્યવહાર ચલાયેલા એના અહી કલેક્ટર આપડે હોય ઓળખાણ વાળો તો આપડે છોકરા નોકરી આપી દેખો કોણ નોકરી આપે તો આપણે જરૂર છે એ સાધુઓ ના કે છે નઈ કે સાહેબ તમારા છોકરા વખત ના માયા છોકરાઓ છે નોકરી કોણ આપે છે તમારા છોકરા નહી ચોરીઓ નહીં કેવું તમારી પાર્ટી ભૂવી રહ્યાનું તમારે કઈ જરૂર નહીં તમે ના મામસ્કાર આપડા ભગવાન લુગ ના હોય ને ટ્રેડમાર્ક નઈડ ઇન ઇંગ્લેન્ડ પછી કઈ વાઘ હોય કે નથી અને આપડે તો કોઈ કારખાના માલ નહીડમાર્ક ને પછી પીલો ચોંડલો કઈ લાવવા લોકો ને ઓળખાવા માટે ચાલુ કરી દેખાડ આવે બધું સાચા ભાગ ને ચડી જાય આમ ક્યાં સુધી ગુચવશે એમાં કેટલો દારો કર્યો અમારા સામનાણીયા ધર્મ સરસ પાડે છે ધર્મનું પરિણામ શું આવ્યું શું એ તો મેં પરિણામ જોયું છે સ્વામનાયણિયા અને કાણિયા છે જાગૃતિ કેવો હોય કેમ કદી મારું જતું ના રે કેમ કદી જતું ના રે કોઈ લૂટી જાય નઈ એ તો શું છે છે તારા મોટી નઈ દીધું એતો લોક મેં જ ફેરી ગયા અરે લુટાઈ દીધું બધા રૂટી લઈ જાઉં ક્યાં જમ્મુ કે તમે તો બીજા નામ માં લઈ જાત એ એ તે હારો પણ મળી આવે ઉપવાસ્યા ને ખુબજ મહત્વ આપે છે અને તેની દરેક ક્રિયા પણ કઠિન હોય છે ભૂ માટે મોક્ષ માટે આવું સગમ હોવો જોઈએ જ્યાં ખારા ટેકરી હોય ત્યાં તો સુગમ વાળું કોઈ જગ્યાએ હશે એટલે તપાસ કે ભાઈ હારો રસ્તો હાઈવે એટલે સુગમ હોય છે પણ નર્ક માં જાય એવા વિચારો આવે એવું વર્તન હોય કે લાખ નૌકાસી કરે તે કશું મળે નઈ ખબર ની નૌકાસી કરે તે આટલું ભીજાય નૌકાસી કરવામાં આવે નર્ક નો દરિયા ન બંધાય એવી કાર્યો કરવામાં આવે તો આ સાથે બંધાય એવા ધંધો કરીએ અને નૌકાસી ઉપર આધા સિબે બને બધું પછી ચોથું આપણા દિલ માં ભગવાન વચ્ચે ભક્તિભાવ હોય ઘરે ભગવાન ની ભક્તિ માં રાખી ભક્તિભાવ કરીએ અને મંદિર જઈને ભક્તિભાવ કરીએ તો બંને ફરક ગરકી મુર્ગી દાર એ ના હોય તો આપડે તો છે ગલી મુર્ગી દાર બરબા છે એટલે અમને હા અમે જ્ઞાની પૂછે તો અમારા ગામ માં જાય ને દાદા ભગવાન અમારા કાકા થાય અમારા દાદા થાય કોઈ કે જમા બકરીજા થાય આવું કે દાદા ભગવાન કેમ કે બત્રીજા છે ને ખબર ને હા કોક કલેક્ટર થયો કે કલેક્ટર થયો આ બધું એમ થાય ને ગામ ખબર પડે હવે લોકો ક્યાં છે હવે લોકો ગાળો દેતા નથી કઈક સાથે એમની પણ કઈ છે કઈ એવી કરામત છે આજે આવ્યા અત્યાર સુધી ક્યાં આવતા હતા આજે આવ્યા ને હા ના પણ હવે લોકો બધા આવ ખર્ચા છે ગામ વાળા આપડે ઓકે તમને ઓળખતા નથી બહાર છે બધા અમદાવાદ માં વડોદરા બધે ગામ માં ના